ભારે વાગ્ય લખ્યું ખોટું ના લાગે છે ને ખરી ના લાગે એ જ કરી રહ્યા છે अत्या ब कर हमने समझता थे, थे नमोरियंता हूं हमने हमने थोड़ा समझ में आतु जाए अरियंता नमोरियंता अरिंत नमस्कार करने अरियत को થોડું ઘણું કઈ આવ્યું લયે કે ગોખવા નથી ભાભા હારું કહ્યું શું કહ્યું તમે કોઈ ગોઠવા કે બાકી નઈ રે કોઈ ભક્ત હવે મને આ ચીર છે ભાભાનું કહ્યું ગોખો ને શ્રીમંદર સ્વામી નું રાજા આ દિગમ્બર દિગમ્બર સંપ્રદાય એને શ્રીમંદર સ્વામી નું જરા આગળ વિકમી ને એની મૂર્તિ પેલા તો હતી જ નહી કોઈ કરતા જ નતા કે દિગમ્બર સ્વામી નું બધું ખુલ્લું કર્યુંમી પણ છે માર્ગદર્શન માં આવી નું મુખ્ય આપડામ્બર ના દેરાસરો છે ને દાદા એ હમણાં નવા નવા ધેરાસરો થાય છે શ્વેતમ્બર ત્યાં સિમંદર સ્વામી મૂર્તિ મુકાતી જાય છે શ્વેતાંબર ના શ્વેતાંબર ના જે થાય છે दादात आ प्रत्यक्ष परोक्ष मैं एक दृष्टान्योणाचार्यू एकल मूर्ति पा एकलव्य मूर्ति पीछे अर्जुन ने बधाए द्रोणाचार्य पे अर्जुन ए गुरु पास रही विद्याचार्य बराबर जीताचार्य प्रतिमा एने राखी અને ત્યાં દ્રોણાચાર્ય પ્રત્યક્ષ હતા કલાકમાં થતું હોય તો એક કલાક જોઈએ એકલવ્ય વધારે સારું શીખો ના શીખે પણ એનું કારણ છે કે પ્રત્યક્ષ માં બુદ્ધિ અવરોહ કરે અને પરોક્ષ પણ પરોક્ષ કેવું હોવા જોઈએ મારો અહંકાર પુરા કરી આ બધા બેન મારા ભાઈઓ બે મને આવું થઈ જાય કૃષ્ણ ને દો છુ તો આવું થાય મને કહેમે મારી રજા શું થાય એના કરતા ઊંધો અને લાલ અક્ષર લખ્યું કે નમો ને અમી ના થાય ને ના થાય પછી બેઠો ખરે નથી મારો અહંકાર ગુદા ખુદ કરું કરતો મેં કારણ કે આવું ઊંચું આવે ચાલે એના કરતા મારો અહંકાર ઉદાખુદ ના એવું આમ આટલું બોરું એટલે અને દેહ એમનો દેહો હતો એટલે એક લવ્ય ઉપકાર થયો એક લવ્ય નો તો ઉપકાર થયો द्रोणाचार्य पास प्रत्यक्ष जवाबाचार्य प्रत्यक्ष प्रत्यक्ष जुदू ले प्रत्यक्ष जुदू ले प्रभा तो मनी गा शु कह भेल्मारे भेल्मारे दादा। दादा स्वाध्याय मंदिर है बहु मोटो उपकार स्वाध्याय मंदिर है हाँ दादा।, दादा आ रीते अमर तो प्रत्यक्ष जेवे आ કયા મા કયા માર માં છે એ હું એમને મારી પાસે જઈ લાવવાના છે બે જણા એક જણા આવવાના છે તારું દ્વારા એ માટે સદગુરુ પરોપજી નું એવો લક્ષ થયા વિના ઉગે ના આત્મવિચાર કયું લક્ષ કરવાનું છે આત્મ વિચાર એ પણ ઉગે નહિ લોકો માવી ને બધા બાકી અને કરવા તેથી કહ્યું કે આ મારું ગામ તો ગામ માં કોઈ પાલ નહી પણ સૌરાષ્ટ્ર માં બે તણસ જેને પાન્યા તે બરોબર નહીં પસંદ નહીં જો આ ચૂમિ માં જન્મ હોત તો બઉ લોકો સરળ હતા વેપારમાં એવું કરવાનું હમણાં નહી કરવા વેપારમાં આટા કાઢે તું હતું પણ હમ સરળ સરળ થવું ते थिक लिए। सजीवन मूर्ति वगैरह सजीवन मूर्ति वगैरह के बराबर थी गये मिली गई प्रत्यक्ष मूर्ति हाँ सजी कारण सजीवन मूर्ति सीवाय બધા એ દાદાની આજ્ઞામાં રહ્યો ઓછી બચ્ચી બાબત નથી પણ સદન જતા રહ્યા પોતાના પણ ચાલુ છે મોક્ષ આ કચું કર્યું હતું સ્વચંદ એમ આનંદ છે ભાગ્યું જીન ને દોષ પ્રત્યક્ષ સદગુરુ યોગ થી રોગાય અન્ય ઉપાય કરે થકી ભાઈ થાય સજીવન કઈ ગયા છે કે અમે પ્રત્યક્ષ માનીને તમે કરજો સજો ની એ તારે છે પોતે કહી ગયા છે ગાય નું એ તો સ્વભાવિક શું કે છે કે સ્વાભાવિક તમે મુંબઈ જશો તો મને કહ્યું કે પ્રત્યક્ષ છે માની ટક્કતા એટલે આપે કેવું સજીવ એનો આ લોકો સર કરી દીધો પણ એ જોડે બીજું જોતા નથી બીજું કઈ શોધમાં પછડી આપી હતી એ જ સમજા હા એટલે સસન નયો બધો સસન એમાં અક્ષરે પણ મનમા ની દેખાથી મૂકવાની ગયો પામે કે નામ કેવાય પ્રભાવ જઈને પાન્યો જ્યાં ધવતે ધ્યાન બંધ થાય છે પાન્યો નહી મનમાં રડું એમાં પછી ખરેખર કોઈ રડશે નહી ભાઈ શું થાય મનમાં રડે કોઈ રડે ભાઈ ઉપાધિ ઉપાધિ ના બધું જોઈએ અને બુદ્ધિ સમજી શકે છે બુદ્ધિ એવી નથી કે ના સમજી શકે માને વિચાર્યુંડ થઈ ગયું હું નથી માન હું માનું એવું પણ આપડે આમાં મૂર્તિ આવું કર્યું હોય આપડે કઈ સાઈ મારી ગુલતો દેખાડો સાહેબ ક્યાં કરે કે આપડે આગળ આગળ માટે આ કાઢ્યું છે ક્ષ છે કે હોય આ વિચાર આપડે વાતચીત કરવાનો પ્રસંગ પ્રયોગ એવો થાય કરવી તો નહી જ બનતા હોય અને કરવાનો પ્રસંગ ઉભો થયો હોય તો આપડે દાગ ના પડે એવી રીતે બોલવું નાન પણ ઉત્સાહ જોઈ નાખો પોત પોતાના ઉદય ફરે છે આ કઈ જ્ઞાનની વાતો નથી આ ઉદયકરના જે ઉદય હોય છે જ્ઞાની હંમેશા સ્વતંત્ર કરીતે હોય અને આ તો એટલા ઉદયકરના આધીન બધું ફરે છે લાલચંદા લાલચંદ અંબાણી હા શાંતિ અંબાણી શાંતિ શાંતિ અંબાણી સ્વાધ્યાય મંદિર છે ને જયિંગભાઈ રડે સ્વરૂપ ના સમજો આપના પ્રતાપે સમજ એટલે આને તો વાત શું કરવું આવે કે પછી ગયા પાછી અંબાણી મને જ્ઞાન આપો ગીર લાલ બધા એને ગાડી કરી ત્યાં ગયા ત્યાં ગાડી કરી ને કયું કામ હતું ના આપણે અહિયાં મહારાજ કે છે અહીંથી જ્ઞાન આપે છે એ થતા અંબા ની ઈચ્છા એ અમને જ્ઞાન પ્રાપ્ત થાય સારું એટલે મહારાજ ને કહ્યું અહીંયા અપાય નહિ પાછળ આપીએ લોકો એનો કશો હું બધાને કહી દઈશ કે મારે કશું બોલવાનું ના એ ચાલી પાછળ પાછળ હશે શું કહ્યું અને ભાવનિ થશે એના કરતા એ વસ્તુ બંધ રાખવા ને આપડે કારણ જ્ઞાન લીધા વસ્તુ મારી મત થઈ રહી સર હું બીજી કોઈ જગ્યા છે તે જગ્યા છે બંગલો સર ગાડી ત્યાં દીદી કહી જ્ઞાન લીધું અંબાણી મંબાળી બધા હતા જ્ઞાન લીધા પરિણામ પણ એવું પણ ફરી મારાંબા મને શું કે છે એ જ્ઞાન પામ્યા પણ મારુ શું કે છે તમારે શું જોયે કે મને એવું પદ આપો કે હું બધું ચલાવું કે મને એવું પદ આપું અમે આપીશું ત્યારે યોગ્યતા પણ લાગી રહી આપી રીતે આ સુખ બરોબર છે કે જ્યાં જ્ઞાન આવ્યું પણ પદ જોઈ હું ચલાવ તમે આપીશું આપ્યતા રાખશે જે બુમ પાણી કરે જો આશામાં બધવા પૈસા જોયે એટલે અમારે ઓછા પણ અથા તો શ્રમ ઉતારવા માટે જ આશ્રમ દાદા हजू पूरे खरा बराबर समझा न हो पद आपो ए दूदी बात है दादा पोते बात करे अ पद आपसू લાલ એટલી આશા આપો એટલું આશા આપો નહી ને નહીં એવું હોય ને એ જેવા સુખાવ ને પછી ઉગરી જાય છે પણ એ પછી ને શોધખોર કરી કે આ માલ ભરેલો બે કામ ના રેલી કહેતા કઈ પ્રકારના જીવવા લોકની અલગ પણ સુખેજા જીવો ત્રણ ટકાલા ઉકા ત્રણ ટ ના જોયા ત્રણ પ્રકાર ના ચોથો પ્રકાર હતો તે લઘુલાસ સ્વામી અંબાલાલ કયા કયા ટાઈન કયા ને એટલે ભાઈ અંબાલાલ જુદો પ્રકાર ચોથો આ પેલા ત્રણ કયા પૂજાવાની કામના તત્વો નો અનિર્ણય આટા થઈ ગયા એ જ આચાર આથી બધા માલ છે એમને મળેલા છે અને આટા એ ગઈ નથી પબ્લિક ના બોલાય આ તો પ્રાયેટ હું મારી જાત ને વાત કરું એવી રીતે કરું મારી વાત કરવી એનો દોષ નથી ભરેલો માલ છે એ તો ખૂટા વગર રહેલો માલ બરોબર દાદા આપે હમણાં એક વાત કહી જ્ઞાની છે નાની એ ઉદય થી વર્તે અને સ્વતંત્ર રીતે પણ વર્તે એમ આપે કહ્યું ઉદય થી વર્તે અને સ્વતંત્ર રીતે પણ વર્તે એમ આપે કહ્યું ઉદય થી વર્તે તો સમજાય પણ સ્વતંત્ર પણ વર્તે એ વાત છે ઉદયજી વચ્ચે અને રિયલ સ્વતંત્ર પણ ઉદયજી વચ્ચે અને રિયલ સ્વતંત્ર રીતે વચ્ચે સ્વતંત્ર છે સ્વતંત્ર વર્તે પણ છે ઉદય કરા પણ જરા એટલું સમજવું છે કે આ રિયલ છે સ્વતંત્ર વર્તે જ્ઞાની રિયલ માં સ્વતંત્ર પણ વર્તે એ કેવી રીતે જરાતંત્ર સ્વતંત્ર સ્વતંત્રતા છે તો પછી દાદા આજે આપે જેને જ્ઞાન આપ્યું એ જે મહાત્માઓ છે એની પણ એક દશા હોય એ દશા હોય પણ મહાત્મા પાસે નિકાલ તો કરવો પડે છે મારે નથી ઉપયોગ ચુકાય ઉપયોગ ચુકાય નિકાલ કરવા માટે ઉપયોગ ચુકાય જ્યાં સુધી નિકાલ ન થયો હોય ત્યાં સુધી સ્વતંત્ર રીતે વસવાનું મુશ્કેલ મુશ્કેલ ઉપયોગ એટલે શું એટલે શું તમે તમારી ધંધાની બાબતમાં હો ધંધાના વિચારમાં માથો મિસે ઉપયોગ બદલાઈ જાય નહીં કેવી આત્મા નો શું ઉપયોગ તમારી અનલિમિટેડ નથી જી જ છો તમારે મારવાનું જ પણ કહેવાનું નહિ જ્ઞાની ના બોલાય નઈ નહીં તો પૂછતા આવશે દસ દસ હજાર છે પછી ધીમે ધીમે નિરંતર થાય નિરંતર રે હા ખાલી ગયો આ રોડ ઉપર લાહાનો આવતા એ કરતો ભાઈ તો આપડે વસ્તુ હમી છે વાહનો આ જા કરે છે એટલે દેખાતી નથી એટલે સુધી કેવાય કે ઉપયોગ નથી રહ્યો પણ જતા ઉપયોગ છે કારણ કે ઉપયોગ નથી રહ્યો ત્યારે જાણે છે માટે ઉપયોગ છે આપણી છે સારું લાગ્યું હા પોતે શુદ્ધ છે સક્રિય છે કેવો છે બીજાને શું કે તમે મારા ચાલા કેમ ખોડી નાખ્યા કે છે કે તે શુદ્ધતા ના રહી है कोई करता मानो नहीं, नहीं છું તે કરે છે તેવું કરે છે એ ભાવ નથી ત્યાં આગળ શુદ્ધ ઉપયોગ છે આ તો છે લાલ લોટો વાત છે બધે બીજે તો કરવાની જ વાત છે કરતા ભાવની જ વાત છે આ સમજવાનું અહિયાં દાદા પાસે નહીં કરવાનું નહીં કરતા ભાવ નહી કરતા બધા કાલે આ મિત્રો એ વાત કરી અહી વાળા કે કૃપાળુ દેવે પ્લાન ઓફ એક્શન આપ્યું કૃપાળુ દેવે અહિયાં દાદા પાસેથી એમ સમજી કે દાદા એ પ્લાન આપ્યો પ્લાન ઓફ એક્શન નહી દાદા એ પ્લાન આપ્યો પેલા પણ પ્લાન ઓફ એક્શન આપ્યું બરાબર એટલે આવું જે માનતા હતા કિર્શંકર સિવાય કોઈ નો હતો નહીં કહીએ છીએ સુદઉ કિર્તંકર સિવાય કોઈ નો હતો નહી અને તે તમારે થવાનો છે તમે એટલું જાણો છો કે સાચી નથી રહેતો તે પણ જાણો નથી રહેતો તે પણ જાણો છો નથી રહેતો તે પણ જાણો બરોબર જાણ છો પણ ખૂબ કરે છે એવું બંધ થયું ખરાબ થઈ ગયો આખું જયગત લીધો જોવામાં આવે તો એ કામ કોઈ ક્રિયા કાય છે દાદા એનો અર્થ એનો અર્થ એ થયો કે કોઈ પણ વ્યક્તિ એ પોતે પોતે એમ માને કે હું કરતા નથી પણ સામાયે મારા મારા માટે આવું માયનું બી પછી કરવાનું નથી ભૂખ્યા રહેવા નથી તમે સમજો ત્યાં સમજણ થી મોક્ષ છે ચોપડીઓ પાસેથી મોક્ષ નથી જ્ઞાની પાસે સમજો छे। आ, आगा। आगा। काई, काई करवाने, करवाने कोई समझ समझ गई अन्ता गोप समझ थी नहीं समझो एक बुझो बुझो અને બધો એક સામાન્ય ભાગ કે છે જે જીવો તમે બુધો મનુષ્ય બહુ ઘણું પામું ઘણું દુર્લભ છે જાણો શું કહ્યું એ સામાન્ય ભાવ ના રોકાણ કે દાદા એ તો ભૂજ શબ્દ તો પેલો પેલા નાગોશિયા નથી બોજ પા અને આ તો તમે સમજ એટલે બોજ પાના પછી ની આગળ ની વાત ફગત હા વાત ટૂંકીને સમજવાની જરૂર લાભી વાત નથી લાભી વાત ઇતિહાસ કેવાયું टूकी समझाय बात खरी टू की जय बोध पेरा मैं बोझ नहीं पमेरा तेरे आवाज બી તો બધું સાંજ ચાર કલાક બીજા ખરા પણ અઢા ચાર કલાક બધે ટ્રેન ચાલુ થયેલી છે હું મોડો આવ્યો હતો દાદા તો કાં ગયા છે અમને કઈ દઉં કે અમારે એનો દર્શન જ કરો પછી દર્શન કહે જવા ગયેલો દર્શન કહેવું પછી જે વાતચીત ચારે ચારે બે કલાક એક્ઝેક્ટ એમની વાત કર પછી ગેર દરે ઢીલા થઈ ગયા છે પણ રેડિયો ગેરદી ઢીલા થઈ ગયા અલગ બોલ્યા હતા ચાલ્યા કરે शहीद काम आज रात बार उसे पे तो बार विधि चले गफलत आएगी खबर पड़े सबसे गफलत मै आ बार बार ए खबर पड़ा शु कब गफलत मैं निरंतर एक सियांतर बारे गएरासर हो त्या सुधी पी गफल खबर पड़े एम आप खबर पड़े क्या खोराक ने असर की गफलत न्याण चले न्याण जब गोली रहे घेन तो यू हमने एक वक्य बोलो भाई घेर मेर मै पाठ हमने एक वक्य बोलो भाई पांच कलाक पीछे बोलाये અનુસું કરી પાછું અનુસુંદર કાશું ને સંપૂર્ણ પ્રગટ થયેલો છે ને એટલે નિરંતર ગાતા પ્રસ્તાડે ને અને ઘેન બને ના ભાઈ ગયા છે કેવીને ઘેર ના ભાઈ બધા કોની ભૂલચૂક ની વાત કરો છો હે આપ કોની ભૂલચૂક ની વાત કરો છો કોની ભૂલચૂક ની વાત કરો છોક ની વાત ભૂલચૂક થઈ હોય ખબર પડે આપ કોની ભૂલચૂક ની વાત કરી ને તે વિધિ આ અત્યારે વાક્ય આવી ગયું અને પછી ઘેરમાં જ રહી જાય પાછું પાંચ દસ પછી બીજું વાક્ય આવે પછી ઘેર માં રહી જાય પચાસ મિનિટ પછી બીજું વાક્ય આવે પણ જોઈન્ટ આવે પાછું જે વીસ મિનિટ માં વિધિ ચાલે હલા કલાક માં પૂરી થાય કેટલી બધી જ્ઞાન ની અસર રહે અમારે બે કલાક ધ્યાન રહે પછી પછી ના રહે પછી ના ખોરાકમાં હંમેશા બ્રાન્ડિડ થઈ જવાની અને લોક લોક ઊે ઘેન રહેવું બહુ છે સાબર હું તો બરોબર હું તો ઘર જતા ઊંઘે કોને છે એવું કોઈ દાડો આવી નથી ઊંઘી ગયો હતો આ કોને ખુ છે કોને કહો પડે પેલી વાત आत्मा आनंद शक्ति है, तो। है तो पर <Stars> आत्मा तो भूल पर भूल कर आत्मा उपयोग नहीं रहते जाने सही आत्मा हो भगवान होगा तुम्हें સમાન હોવો જોઈએ એવું લાગે છે અનંત શું કહ્યું પ્રકાશ પ્રકાશ આત્મા નો પ્રકાર જોતી ક્યારે જો ક્યારે રૂપ ક્યારે એટલે अरेकार मैं करूटे मन से पुण्यपापना पर मना તોડી નાખે એટલે એ લદા દાદા એ બધા એ બધું કરીને બધું ડોક્ટરો નું કરીને ગઈકાલે સ્વચ્છ થઈ ગયો સ્વચ્છ થયો રમેશભાઈ રમેશભાઈ જોત છે ને ત્યાં અને મારું યા સ્નામ કર કેન્સર એવું શું દાદા એક પુસ્તક નીકળ્યું છે એક પુસ્તક એવું નીકળ્યું છે કે કેન્સર એ કેન્સલ નથી કેન્સર એ કેન્સલ નથી એવું પુસ્તક